એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાઈ આજે તો સરસ્વતી બેન વાર્તા સાંભળે છે એની સાથે મનીષ છે વા ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને બધાને ગંભીર સિંહ ગોહિલની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે કું રાજકુમાર સાંભળજો રાજકુમાર નો ઘોડો દોડતો હતો દોડતે તેને ઘણા તીર છોડ્યા પણ એકે શિકાર ન થયો તેનું મોટું લાલ લાલ થઈ ગયું ગરમી વધતી હતી થાક લાગતો હતો ઘોડા ને ઉભો રાખીને આજુબાજુ નજર નાખી સામે એક આશ્રમ દેખાણો ઘોડા પરથી ઉતરી રાજકુમાર આશ્રમમાં ગયો ત્યાં કોઈ હતું નહીં થોડેક દૂર એક ઝાડ નીચે એને ઋષિને જોયા ઋષિ તો ધ્યાનમાં બેઠા હતા ધીમે ચાલી ને રાજકુમાર ઋષિ સામે ઉભો રહ્યો પણ ઋષિની આંખો ખુલી નહીં થોડીક વાર થઈ ને એને ઋષિ સામે જોયા કર્યો પછી તો એને પણ પોતાની આંખો બંધ કરી ઘણી વાર થઈ હવે ઋષિએ આંખો ખોલ્યો સામે બેઠેલા રાજકુમાર ને એ તો ટગર ટગર જોઈ રહ્યા થોડીક વાર થઈ ને રાજકુમારે ફરીથી નમીને રાજકુમારે ઋષિને પ્રણામ કર્યા રાજકુમાર આવો વિનય જોઈ આવું ડાપણ જોઈને ઋષિ તો બહુ રાજી થયા હો ભાઈ એ તો બોલા બેટા તારે શું જોઈએ પ્રણામ કરવા જ આવ્યો છું ઋષિ તો વધારે રાજી થયા એ તો કે તું મારે ત્યાં આવ્યો છે એટલે મારે કઈક આપવું તો જોઈએ રાજકુમાર કે હું છું મારી પાસે બધું જ છે મારે કશું જોઈતું નથી તમે જશો કેવી રીતે રાજકુમાર હવે મૂંજાણો હા મહારાજ ઘોડો થાક્યો હોય તો તો હું ન જઈ શકું પણ મારે તો જલ્દી જવું છે એટલે હવે આપ જ કહો કે મારે કઈ રીતે જોવું કે તારે કશું જોઈતું નથી છતાં તને માગતા તો સરસ આવડે છે ભાઈ રાજકુમાર શર્માનો એણે જવાબ આપ્યો મહારાજ મારી ભૂલ થયો આપે કહ્યું ત્યારે જ મારે માગવું જોઈતું હતું આપ મને એવું કંઈક આપો કે જેથી હું વહેલો મહેલે પહોંચું ઋષિ હાથ લાંબો કરીને રાજકુમારને કહ્યું ત્યાં એક ગુફા છે નાની સાદડી લઈ ને બહાર આવ્યો સાદડી એને ઋષિને આપી ચટાઈ હોય ને આ ઋષિ મંત્ર બોલી સાદડી ઉપર હાથ ફેરવો पीदड़ी राजकुमार राजकुमार पर बेसवा <laughs> <laughs> राज ऋषि ने ना कही ऋषि ने तो नवा लगी एक महाराज सादड़ी पर हूँ बेसीस एट मे राजमहले लाई जसे मैं पर बेसव नहीं કે કેમ નથી જો હું બેસીને રાજકુમાર નો જવાબ બહુ ગમ્યો એ તો કે અરે એ વાતે મૂંઝાવાની જરૂર નથી રાજકુમાર સાદડી પર બેસીને બાજુમાં થોડી જગ્યા કર રાજકુમાર સાદડી પર બેસી ગયો બાજુમાં એને થોડી જગ્યા છોડી ઋષિ મંત્ર બોલી ને ઘોડાનો પગ એ જગ્યા પર મુકાયો ઘોડાનો પગ સાદડી પર પડ્યો કે તરત જ એ તો ઉડી સાદડી પવન વેગે આકાશમાં ઉડવા લાગી ચારે બાજુ હવા સળસડાટ પસાર થતી હતી સાદડી વાદળા ઉપરથી ઉડી અને વાદળા વચ્ચેથી પસાર થઈ બોલો સાદડી પર રાજકુમાર અને ઘોડો બંને સવાર હતા રાજકુમારે નિશાની કરી એ પ્રમાણે સાદડી મહેલ ના ચોગાનમાં નીચે ઉતરી રાજકુમારે જાતે ઘોડા તબેલામાં બાંધી ચારો નીરો પછી તો રાજકુમારે બે દિવસ આરામ કર્યો ઋષિનો ઋષિ ઋષિ આપને સાદડી પાછી આપવા આવ્યો છું ઋષિ રાજી થઈ ને રાજકુમારને કાયમ માટે રાખવા સાદડી આપી દીધી સાદડીની બીજી ખૂબીઓ પણ એમને સમજાવી ભાઈ રાજકુમાર ના આનંદ નોડી પર બેસીને ચાલી નીકળો આકાશમાં ઉડતા ઉડતા એને ખારા પાણી સાગર પાર કર્યો બીજો સાગર મીઠા પાણી નો પાર કર્યો ત્રીજો સાગર કાળા પાણીનો પાર કર્યો પીળા પાણીના સાગર ને તો ઓળંગી ગયો પાંચમો સાગર છઠ્ઠો સાગર સાતમો સાગર એનાથી આગળ એની પોળી દિવાલ પર એને સાદડી ઉતારી બાજુમાં એક કાળું ગરુડ બેઠું હતું તેને કિલ્લામાં ન જવા રાજકુમારને કહ્યું રાજકુમાર માને છે એ તો કિલ્લાની વચ્ચે બરાબર ગયો મહેલમાં ગયો મહેલમાંથી તો ભયંકર વાસ આવતી હતી રાજકુમાર આગળ વધ્યો જોર થી એને ફટકારી ત્રણ ગડથોલિયા ખાઈ ને ઉડી પડેલો કૂતરો બેભાન થઈ ગયો એક મોટા દરવાજા પાછળથી વધારે ખરાબ વાસ આવતી હતી રાજકુમારે દરવાજો ખુલી ગયો પછી અંધારું ચારે બાજુ થી હુ હુ હુ હુ હુ હુ અવાજો આવતા હતા ભાઈ નિરખીને જોયું તો માણસો શરીર લટકતા હતા રાજકુમારને કંપારી છૂટી ગઈ પણ ડર્યો નહી એ ઓરડામાંથી પસાર થઈને રાજકુમાર એના થી એ મોટા ઓરડામાં આવ્યો એમાં સફેદ ધુમાડો હતો વચ્ચે વચ્ચે ભડકા ઉઠતા હતા બરાબર એક સુંદર યુવતી લટકતી હતી એના હાથ ને પગ દોરીઓથી બાંધેલા હતા રાજકુમાર નજીક આવ્યો એટલે યુવતી ઈશારો કરીને એને બાજુના ઓરડામાં જવા કહ્યું પણ રાજકુમાર એની સામે ઉભો રહ્યો યુવતી ફરીને નિશાની કરીને બાજુના ઓરડામાં જઈને પ્રહાર કરવા જણાયું બાજુના ખંડમાંથી ખરાબ વાસ આવતી હતી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા અંધારું બહુ હતું પણ રાજકુમાર હિંમત હતો એણે ત્યાં રહેલા રાક્ષસ સાથે લડાઈ કરી અને પેલી યુવતીને બચાવી લીધી હો ભાઈ અને પેલી યુવતી તો કહ્યું કે પેલો કૂતરો રાક્ષસ જ હતો મને અહીંથી લઈ જાઓ મને હજી ડર લાગે છે પછી તો રાજકુમાર એને સાદડી ઉપર બેસાડીને લઈ ગયો અને એનું નામ કુંતલા રાખું અને એને પોતાની રાણી બનાવી तो भाई मजा पड़ी ने चलो आज काले का बीजी वार्ता कही शो भाई जो